આવે છે પેટમાં દુખાવા માંગ વિયોગી સ્વભાવ છે આપડે બધાને દોર પીટા શું કામ છે બોલતા બોલતા તાર હો જતો રહે છે પેલા બરાબર ના ગમતો તાર મહેવાયો બિલકુલ ના ગમતો હોય કારણ કે દીઠો જ ના ગમતો આવ્યો એટલે વિસ્તારો જ્ઞાન ના વસ્તુ થાય મોડું બકડી મોઢું બકડી જાય મોડું બગડી જાય અને થાય હવે ભગવાને શું કહ્યું કે વધારે ચિત્રામ એટલે આપણે વ્યવસ્થિત આપીને પણ જ્ઞાન વગર માણસ ને શીખ રહી આ વ્યવસ્થિત આપેલું નહિ એટલે આવે એટલે તમને લાગે આપડે વાગીએ તો એમને દુઃખ તો થવાનું છે તો પછી આપણે કરવા જવાનું કે વધવું જોઈએ દુઃખ પણ થાય ત્યાં શું કરવું પછી આપડે અંદર કે બેન એવું એવું ના કેવાયું હોય તો આપડે અંદર થી અતિક્રમણ કર્યું પ્રતિક્રમણ કરો તમે તો જુદ્ધા પણ તમારે એમને કેવું તમારે જય સચીરા જ્ઞાની પુરુષમાં રક્ત દેખાય છે મોક્ષ માધ માં મોક્ષ ના દરવાજામાં તો બેસી ગયા તા તમારે યાદ કરવું ના પડે રાત ના પણ એનું નામ જ્ઞાન કહેવાય નહી તો મેદ આપે છે એ પણ શબ્દ યાદ આવે આપડે મનમાં આવે સમજાય છે તમે એ જરૂરી પડેલા ની કિંમત કે જરૂરી હશે ને બધા પણ આપણે પરમાણુ ના ગોળના માલિક ના થોડું આપડે પ્રધામાં કહેવાય જય સચિરા નમદાય છે બ્રાહ્મણ તો લડાઈ જાય ને દેહ નું કામ થાય આપણે મનમાં સ્મરણ કરીએ કેટલું કેટલો ફાયદાકારક સાંભળે આપડે બોલીએ આપડે સાંભળી આ તું બોલી તને સંભળાય પછી કોમર્સ થી સો માણસ મળે દુનિયામાં એવું એવું સરસ એવું સરસ ના મળે અને દર દર નાની પુરુષ ની પાસે રહેવાથી કેટલું બધું કામ થઈ ગયું આપડે જોઈએ દર્શાવી જશે રમેશભાઈ સુરત માં રાખો કરશે બે વખત બે વખત નડ્યા છે નામ જ ખબર નહીર્શન કરતા જવાબ નામ સ્વામી છે કેમ કે મને કામીને કેવા ધ્યાન ખરું એમ કરીને કેવલનલને એ તો રિપત કે મહારાજ હા ગાંડ સર આ ઘર સર આપી દીધું કેવલનલ સાતે પેસે કબરવા મને ગાંડ કરું ગાંડ સર હા કા ગાંડ સર કહેલી કે 20 ગાંડર 15 હતા ગાંડર 15 હતા ને જેથી વાત કરી 20 24 થી પણ નહી એ બેડા આપડે બોલાવીએ છીએ ને હવે આપડે આ ક્ષેત્ર માં આપણને બદલાનું રહ્યું નહીં એટલે બોલાવી જ દાદા ભગવાન સાક્ષીએ છે એટલે પહોંચી જશે બોલે આ સાસરે દુકાની જરૂર નથી નાની પુરુષ સુપાઇ આત્મા છે એની પાસે આત્મા છે આમ દુકાનમાં નાદારી હતી ત્યારે કુબે દર બંધ થાય તો નાદાય નું નાદારી નથી આગળ નવતા એ દુકાન ચાલે ને કૃપા ઉઠી જાય તો કૃપા પાત્ર કેમ પામ છે ને સાધુ આચાર્ય મહારાજે પામશે આ કુલતા જાય નહીં આ જ્ઞાન આપ્યા પછી થાય એ સત્સંગ મળે ને સત્સંગ મળે તો કામ થઈ જાય હારું જોઈએ આ બસ બે બે કરાડા છે કે થોડો અહી સાંકડો છે ને કલ્જી કે દાતે કોણ સમજાવે છે કિનારે આના ને આના પર ટેઈક કરી નાખ હા જુગા એ ભઈઓ જા ટેબલ હે કરી ટાઈમમાં ટાઈમમાં ટાઈમમાં સુમતું માટિન નાખી ચોમાસું માટુંદાર કરવાનું આ તો જયારે મોક્ષે જેવું હોય ત્યારે હું આ તો રિયલ ધર્મ કેવાય કરતા પણ રહેવાનું ત્યાગ કરવો પડે પલાંગ કરવું પડે અહીં કરતા પણ ના હોય અહીં કાયદો ના હોય રિલેટી પલાઠી બેસું આમ ઊંચો નહીં રહેવું આમ નીચો નહીં બેસું અહી રૂપાજી ભરી અહીં તો જેમ બેન બેઠી છે આ બે જયારે જેમ આવે ત્યારે અહીં તો કોઈ કશું કે ભલે મોક્ષ માર્ગ છે માણસ ને શક્તિ કેવી રહી છે અત્યારે આપડે પગ કાઢવા જવા પડે મારા પગ કાઢ્યા તો નીકળતો નથી સહજ આવે તેગત માં બધા ધર્મ મનોરંજન થાય મન આમ આવી જાય મન ખુશ આવી જાય પણ નીચે ઉદ્રગ હતો તે રંગ ના ધડે કહે આત્મરંજન એટલે શાંતિ ના થાય નિરંતર સમાધિ રાખે છે નિરંતર જાગ્રત યજ્ઞ મહા એટલે આપણે શુદ્ધાત્મા છીએ એ નિરંતર લક્ષ્ય છે એટલે લક્ષ્ય એટલે જાગૃતિ કહેવાય એ નિરંતર લક્ષ્ય નિરંતર યજ્ઞ કહેવાય એ યજ્ઞ જાગૃતિવાય જ્યોતિ સ્વરૂપ કહેવાય અને એમાં અવસ્થા જેટલી અવસ્થા ઉત્પન્ન થઈ સંભાવ નિકાલ કર્યો હા ફરી અવસ્થા ફરી ઉગે નહીં નહીં એટલે આ નિરંતર યજ્ઞમાં છે તે જાગૃતિ યજ્ઞ છે એટલે જેટલા એ થયા અવસ્થાઓ મન વચન કાંઈ એમથી બધીઓમાં યજ્ઞમાં કરે મુક્તિ ઉત્પન્ન થયા કરે તો હવે આ જ્ઞાન સાથે કર્મ ખભાવ્યા સિવાય મનુ છે એટલે એ એ અવસ્થા કંઈક એવી હોય કે મોરારજી સત્ય કંઈક બોલ્યા હોય અને એને દુઃખાયી દુખાયી થાય હોય એવી અવસ્થા ઉત્પન્ન થાય તો આપણને જાગૃત ખબર તો પડે પણ એને એકદમ આહુતિ ના લેવાય આવું જ મદદ પડી જ ગયું પણ તમારે જોડે જોડે નહીં તો આ પ્રમાણ તો છે જ પ્રમાણ નો નથી કહીએ બેસીએ જમીએ પણ દુઃખદાયી થાય એ અતિક્રમણ કર્યું એટલું પ્રત્યેક વાણી કોઈ જાય કારણ કે કર્મ ખપાવ્યા સિવાય છે ત્યારે જ પડતો પડે અને ત્યાગ કરી તેની દમ નીકળી જાય આ તો અક્રમ વિજ્ઞાન છે ખપાવી આ તો ઉકેલ લાગી નાખવાનું એક જ ચાલુ થઈ નિરંતર ફરી બોલ દે નિરંતર મોરાર આવું સારા થઈ ગઈ ખબર આપડે ચોખ્ખું ગી હોય અને સારી શેક હોય તો આપડે મોરારજી એકાદ વર્ષથી વધારે સુઈ જાવ અને કાચી કાચી હોય ઘી હોય તો આપણે કેવું અડધી આપડે કાળજી રાખવી પડે ને ખરાબ ખરાબ ઘી હોય કાચી હોય તો આપણે અડધી વધારે ખાવું છે અને સારું હોય ને અને સરસ વેઢી બનાવેલી હોય તો આપણે કઈ મોરાદી ટાઈમ બાઈને સુઈ જાવી રાતે ખબર ને આપણે ફક્ત અતિ ગ્રમણ કોઈ ના થવું જોઈએ આપડે ધોવાનું એટલું જ અતિક્રમણ ના હોવું જોઈએ અને અતિક્રમણ થાય અતિક્રમણ થયા રહેવાનું કારણ કે અનંત કર્મ તો બાય નહીં રહેતો હોય હજુ એટલો બધા કર્મ રહે અનંત કર્મ બાય મૂકે આત્મા હાજર થાય નહીં આત્મા તો મેં તમને શબ્દ આવ્યો ને સાઈ કલાક યાદ ના આવેલો કયો શબ્દ કયો તો પછી ગઈ ગયો તમને સમજાય છે આજુબાજુ ના તોડી નાખ્યા છે એ બધા કરતા હતા હેરાન કરતા હતા તે બધા ભસ્મીભૂત કરી નાખ્યા બધા એટલે હવે આત્મા પ્રગટ થયો છે કારણ કે આહારી આહાર કરે છે આપડે નિરાહારી જાણ્યા કરીએ શું થાય આ નવા ભાઈ આવ્યા છે એમની તબિયત સારી નથી રેતી એટલે પછી નાનો મહિમા શું છે એ અમારા કચ્છના જ છે મારી જ્ઞાતિ ના નથી આવતો કઈ આવડતું નથી આવડતું નથી આપડે આવડવાની જરૂર નથી રે જ્ઞાન આવડવાનું જ્ઞાની પુરુષ ને વર્ગીકરણ મોફી જવાનું છે આપડે ફરી આવ્યો જ્ઞાનદાન મારે છે આપણ અમારું જ્ઞાન કઈ આપવાનું હોય ને આવું સારું થઈ જાય તો ગુસાઈ જાય જતા નથી તમારું સ્થળ આપડે સ્ટેનલેસ સ્ટીલ નો ધંધો છે ભાવ થાય છે है? घास करी बढ़ कर शंका विधान पर आगा ना थी कोई तो शंका जरूर ડાક્ટરો દેખાડો બીજા દેખાડો ને અહિયાં ડાક્ટર ની દવા ચાલુ હોય તો આ દવા ચાલુ હોય વાંધો નથી અમે નુકસાનકારક નથી અમે દવા બહુ સારી છે પણ એ નિદાન તો બેસી જાય પોતાને એનું કોઈ હોય તો સરસ લાગે દેખાડવાનું ચોપડવાની દવા આવશે અંદર ની પોલીઓ આવશે અને દાખલા ની કોઈ ચાલુ રાખવી તો વાંધો એવડી ઉપર ડાંક આવી જશે થતા પછી ખાવા પીવાનું ભૂખ લાગે પછી બધ તો નથી ને બધ બી એ બરોબર છે પણ મારું કહેવાય બધ નથી ને એ નક્કી કર્યું છે દેખાડો એને દેખાડો આ ડાક્ટર ગભરાવડાવે તો ગભરાવા જેવું નથી ગભરાવડા આમ શું આમ છે આપણને ઉદય છે પાપય છે ઘણા લોકો થાય ને આખા શરીર નું લગભગ બાર લોહી બધું બધા નથીલો છે છોકરો નામણાં લગ્ન કર્યા કોઈ આ જ્ઞાન લઈ જ્ઞાન તમે રહેવા ધર્મ ના વસ્તુ ના થાય ને એના માટે આ રવિવારે આવવાનું કેતા પેલા કામ થઈ જાય પણ તે વખતે હજી પરિવાર કઈ ખર્ચો પણ અહીંયા આવજો અમે પાછા આવીએ વડોદરા જાગી ત્યાં ભેગા થયા ભેગા જ્ઞાની ગુરુ ક્યાંથી ભેગા દર્શન કરવા ભેગા ના થાય કરી રાતે કવિ તે કોઠી જ અમને પુણે જાગે દર્શન થાય તારે ભેગો થવું જો ને કેટલા જ્ઞાન લઈ ગયા પણ મોરારજી તો આપણે જ પારાજી અંતરાયા હતા હું તો અહીં જતો ને સાચું છે હવે કહેવા જવાનું હોય તમે અમારે લઈ જાવ જો પૈસા ઉપજાવાના હોય તો કેવા જઈએ ખરા એ તો વિતરાતા હોય કે માસલા ના તરફડા નથી હોય માસલા મજા કરે છે કૂતરા મજા કરે છે ગાયો ગાયો કરે છે આ એટલા તરફડાટ કરે ભયંકર તરફડાટ જે કલ્પના કરવી મુશ્કેલ છે એવું એવું થતા અંતરાય એના તૂટેલ થઈ ગયું એટલે ભળ્યા નથી નામ જુનું નામ છે આકાર જલફુ નગેયલા જોરડા રી રેજીલ રેજી કશી થાય ને કામ તરી રિલેટિવ રીયર બધો હમજીઈ ગયા ઓલ લે ટાઈટ હિમાલ પર કીયા ને ટાઈટ એક સકમ સلسل એવિડન્સ સે સમજી ગયા તો હિમાલ ડિગ્રી મળી કે ના હે હિમાલ ડિગ્રી મળી કે નહીં હિમાલ ગેલ છોડી જ્યા ને વેલા ન જાવ કે નહીં ના દે ડિગ્રી આપે ને એટલે આ આના પર તો મારી દેવ રહી શકે હોતે પણ આતે પર પારવા ને મેત્રક કારણ ખપાય નવરો પડે ગાયા કરે તો પોતાનો આત્મા કીડે એવું છે ખાલી ગાવા થી જાય એટલું બધું સાહેબ અને ભગવાન સત્ય કૃપા છે એ શબ્દ ગાય તો એ કામ થઈ જાય ગાય નો હવે બસ થઈ ગયું દુનિયામાં ગાવા જેવી ચીજ હોય વર્લ્ડ માં મહાવીર ભગવાન ગયા પછી મહાવીર ભગવાન ના વખત મહાવીર બોલ્યા દેશ ના હોય ગાવા જેવી રહી જ નથી વાણી આવી નથી લખ્યા ગૌતમ ભગવાન એ વાણીને આમાં સૂત્ર પર ભૂખી ને વાણી થોડુંક હોય અને ચડાવે પછી આ પાસે બે પણ ઉત્તર પર ચડાયું છે અને એ સૂત્રો મૂક્યા નાખે હવે ભગવાને શું કહ્યું તું જે ગણધર થશે તે અમાર થી આટલું સ્વરૂપ આ શું છોકર ભાવી લાવવા શિષ્ય થાય તો ગણતર થઈએ આપડે બારે ચડાવ્યા છે શિષ્ય તો મારી નઈ કરેલા છે જે મોક્ષે જ નારા એને કોઈ શિષ્ય ના હોય ભાગી ગયો પાછા એ ઘંટ વર્ગાયા શિષ્ય ઘંટ થયા ને તે ભલે મારા શિષ્યો એટલે ગુણો ઘર કહેવાય ગુણો થાય ઘરમાં એટલા એટલા પદ બોલ્યા કરી ઘર પૂછશે હા એ કરવું છે એટલે એકલા પર બોલિયા તો બીતે પણ બોલા લાગે એમનો ભાઈ માદિને બોલિયા તો ભાઈઓ બોલા રે પરગો પરગો પરગો પરગો પરગો ઇપડે બોલે એ મને કહો કે કે બોલાવ તો કમાલ અલબ વો કેડા હે આ બોલે કિદીને હા તો ઈજી ખુરશી ભરવાની પગલી બાજુ પૂર્વ પૂરવાનો દરિયો ને આપડે ત્યાં પછી એમ દરિયો પૂરવાનો જે બાજુ જોઈએ આપણે આપને તે બાજુ દરિયો શન થયા હા દવા કરાવજો તમને સારો આશીર્વાદ મળી ગયો ભગવાન અહી રસ વધારે કોઈ જગ્યાએ હજુ રસ રહી તપાસ ખબર પડશે નહિ તો આત્માના લોકો થઈ જાય અહી રસ હોય તો રસ ના હોય રસ હોય તો આ ઇન્દ્રિયો સરસ સારી રીતે ખાય છે આ ઇન્દ્રિયો તમે રસ ના આવે ને ભાઈ પણ રસ આવશે બધું આવે છે હોવા સીધું ઉડતો રસ બગડે છે બગડે છે સરસતા તું થશે ને ખાવા પીવો બધું હું કચ્છ મેં ખાવાનું ના નથી પડી કપડા ફાવે એવો પણ નીરસ થાયરસ લાગે કે જબર રહે રે એ તો આસમાન કજે તારે ખબર પડતી રહે કરી જે સાજી રોકાજી હે કે ત્યાં ટુક નહી રોકાજી ના પણ તે ખતે રહે રે નહી ઇસી દેખ બેારે ખબર પડતી યાર ખબર પડે માં નહી લાગે હા બધ તેમ દર તેમ પેલા જ વટી હતું ઘર પડડી ના એ તો બગાને થોડ થોડ તોડે લે ઘરે ઘરે સ્વાદ નતી રહી પણ એ તો થોડ થોડ સ્વાદ છે ને એ રસ્તે બાકી છે અત્યારે કાગળો નો સ્વાદ છે તે રસી ખાય તો સ્વાદ ના આવે પણ ધીરસ રીતે ખાય તો બઉ સુંદર સ્વાદ આવે બહુ સ્વાદ હોય પણ ધીરસ ખાય તા અનુભવ અમારો કાચે એને કપાવામાં રસ છે એનું આપડે રસ રસ ની જરૂર માણસ બાર વખત આપડે કઈ કરીએ તો સારું થયું પેલા કપડા થયેલ બીજા એનો વકરો ક્યાં થાય કહેવાય નથી તમે ઝુમખા રાખો ટેલિફોન નથી કરેલા કોઈ એનો આગેવાન નથી પાંચેક વર્ષ આગળ વાળા પાંચેક વર્ષ આગળ પાંચ વર્ષ આગળ વાળા પેલા એ મારી ટોપી ફરવાઈ ગયા ટોપી ગઈ નથી તો હવે મોજો આવે છે ને ચક્કર ચાલે કરે તો એ ધોરણ છે હું સારું છું કે ચાર ગતિ ને કઈ વાતચીત કરતા હતા ને ગતિ માં ના જાય તે આવે ઝાડમાં આવે ખરો થાય ને